मंत्रो बोलस भेगा तारी मंत्रो તો એ હલકો થશે શું છે એનો ભોગવટું કેવું આપે આપડે માથે દોડમણ વસ્તુ એકદમ જોવાની કોઈ ચીજ મળી અને દ્રષ્ટિ તો આગળ ભૂલી જાય તો આગળ ભૂલે ને ના ભૂલે એટલે વજન છે છતાં દુખો શું લાગે એવું મેં મંત્રો એના મંત્રો છે ને એક દોલ્યા હતા બોલો બધું હલકું થઈ જાય પણ શું અને આ તમને ભય ભય લાગતો હોય તો બનતા કોઈ બાપે બનાવ્યું નથી આ જગત છે શું દુખી થાય એના અંદર અજંપો થાય હવે દુઃખી થાય આપણા સત્કર્મ લીધે ઈર્ષા કરતો હોય તો એના પાપ આપણને નડે આપડે ભાવ નથી એને ઈર્ષા કરવાનો એમ તો આમ તો ઈર્ષા કરતો હોય હો તમારે ભોગવવું પડે એના દુઃખ ઉપર તમારે હો તમારે ભોગવવું પડે આપડે હસીએ ને તો આપડે ભગવાનું ના તમારા મને એવું હોય છે ક્યારે પણ આનો દુઃખ બંધ થઇ જાય એવો ભાવ રહેવો જોઈએ શું અતિક્રમણ થયું એટલે પ્રતિક્રમણ જોઈએ અને ક્રમણ થી વ્યવહાર ચાલે છે અત્યારે બધા બેઠા છે અમે કોઈ જાતનું કઈશું પ્રતિક્રમ કરવાની જરૂર નથી આપડે તો ક્રમ વ્યવહાર છે ખાઓ પીઓ બેહો ઉઠો શું ક્યારે રસ ખાતા હોય તો નથી રસ ખાઉ રોટલી ખાઉ ઘી લો પણ આપણે એવું તમને અધિકાર નથી તમે એમ કહો અક્કલ વગરની ભાઈ તો શું કરે પછી એને બોલાવી નઈ કારણ કે ભાઈ તો દબાઈ ના નહીં તો ભઈ બઉ ચગેલું હોય ને તે એમ કે આ અક્કલ ના કોથળા પાછા ખારી થઈ દાડક રોજ સારી થાય એક દાડું પાછળ તમારો તમારા તાપ ને લઈને નથી વાપરતો એ જાણે કે ત્યાં દોર માં છે જયારે ગાતર જી નો થશે એટલે આપીશું તો મૂકી રાખે ભાઈ અને પુરુષો કાળજે ના લખે તમે ભોળા પુરુષ માત્ર ભોળા અને ત્રીજા થી કાળે લખી રાખે મારે બોલશો નઈ તો આબરું ઘેર લાવ્યું મારી વાત સામાન્ય ભાઈબંધ હતો તેનો હું રોજ કરતો હતો એટલે રોપ મારે છે કઈ આમથી તપાસ મારી મારે છું હાથ આમાં હાથ આપીને લે અમારો ઉપર પણ માર ખાવે કે માર ખાધો હતો ના થાય રીતો રીતો હમેશા એ કોઈ પણ માણસ રીઝ વાગી આ જુદાઈ છે બધી શું છે તારે શું થાય મહી લડતા શું થાય તું આવી હું તું થઈ ગયું પ્રકૃતિ ના થાય છે પ્રકૃતિ ના થાય આવતો ભાન ઊભું થઈ જાય દુખાયા છે નથી <laughs> તમારા પણ છે